भावात्मक भावात्मक हा भात्मा भावात्मा जो थो निरंजन निराकार केव आकाश नो केव આકાશ ના જેવો ના સૂક્ષ્મ છે બઉ સુ છે અગ્નિ સ્થુલ છે પાણી છો આકાશ થી પણ સૂક્ષ્મ નહી આકાશ નો જળ છે આકાશ કરતા સૂક્ષ્મ છે આકાશ આકાશ ના જેવ છે આકાશ જેવું ખબર પડે ની આકાશ ના જેવ છે એને કચ્છું પછી આ દેવદેવી શ્રી કૃષ્ણ ધીમંત સ્વામી આ બધું શું કોણ દેવદેવી શ્રી કૃષ્ણ કયા સ્વામી સિમંદર સ્વામી એ બધું શું છે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 નારાયણ થયેલા એવા ભગવાન પછી બીજા કોઈ ભગવાનો ખરા કે બીજા કોઈ ભગવાનો ખરાબ બીજા ભગવાન એટલે નામ નથી ભગવાન એટલે વિશેષણ છે તમે સમજ પડ બધાઋષભદેવ થી મળીને ઘણા નામ છે સમજ પડે ને તે ભગવત જે નામે ગુણ ઉત્પન્ન થયા ભગવત કેવું વિશેષણ છે ભગવાન તે ભગવ ગુણો જેના ઉત્પન્ન થાય એને ભગવાન કેવાય શું કેવાય ભગવ ગુણો ગુણો કેવું અદ્વૈત ગુણો હા તો ભગવાન કેવાય એવા ભગવાન થયા કરવાના આ મારા પછી એ બધા ભગવાન થયા કરશે જેના આત્મા પ્રાપ્ત થયો પ્રગટ થયો એ ભગવાન થવા સમજ પડે ને માસ્ટર હોય તે મેટ્રિકરો એવું અહી દરે સમજાય તમને હજી મને આ દેવદેવી વાત નથી સમજાણી હા દેવદેવી ની એ દેવ દેવી પ્રકૃતિ સ્વરૂપ છે એવી દેવીઓ થઈ ગયેલી છે જેમ સત્ય થઈ ગયેલી છે ને એના જેવી દેવીઓ થઇ ગયેલી છે અને દેવી એટલે આપણે શું કેવા માંગીએ છીએ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 पंच परमेश आई गया आ, प्राप्त प्राप्त तो ते प्राप्त करो पे पांच वर्ष पहला प्राप्त कर आग गए ये है, ये स्यमा के भाई, ये जैन परिभाषा जैन पारिभाषिक शब्दों के बोक्षे गिमो बीजा आया તીર્થંકર તરીકે આવે છે ઋષભદેવ ભગવાન મહાવીર ભગવાન એ બધા પંચ પર આચાર્ય ભગવાન આ દાદા આચાર્ય અને તીર્થંકર ની વચમાં કોક ફેરો હોય છે આવું હતું નથી સમજ પડે ને આચાર્ય ભગવાન એ પૂરા ભગવાન થઈ ગયેલા હોય શું પૂરા એટલે નહિ સંપૂર્ણ નહીં પણ એમનાથી એમનાથી એકાદ એક બે આવતા બાકી હોય કેવું પછી ઉપાધ્યાય ભગવાન એટલે પાંચ પરમેશ્વી ભેગી કરવી એનું નામ ઓમ કેવાય ઓમકાર બિંદુ સહયોગ પછી બોલો ને તમે ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્ય જયંતી યોગી નોક્ષમ બધું મળે શું મળે બધી કામનાઓ પૂરી થાય મોક્ષ મળે પણ મૂળ ઓમકાર બિંદુ સંયુક્તમ બિંદુ સંયુક્ત આ લોકો ઓમકાર એટલું સમજે બાકી બિંદુ સંયુક્ત સમજે નઈ લખે ખરા સમજે બિંદુ સંયુક્ત ઓમકાર કેવાય પણ બિંદુ સંયુક્ત પોતાના સ્વરૂપ ના સાથે હોવું જોઈએ હા આ બધા જૈનના દે શાસન દેવી હોય વૈષ્ણવ બધા રાખે સંકેત વગર કેવી રીતે કામ ચાલે આનંદ અવતારથી મિથા તો ગયું નથી આગળ થઈ ગયો ના મિથ્યા મારું કેવાનું કે થાય જ નઈ ને ભેગા ના થાય ભેગા ના થાય પુણ્યા નું પુણ્યા નું અને આ કૂતરા કુતરા એવું નહિ એમને ના ગમો ને ગમો એવું છે એટલે એ બઉ બાજે નઈ આ બાજુ પડે હેઠતા હેટતા ટેબલ પર જમતા જમતા બાજી પડે તારા મક્કલ નહીં આક્કલ નખો થોડો બોલ્યો